માથી લખેલી સુવાર્તા એનો સત્તરમો અધ્યાય માથી લખેલી સુવાર્તા અધ્યાય સત્તરમો અને છ દિવસ પછી ઈસુ પિતરને તથા યાકુબને તથા તેના ભાઈ યોહનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું એટલે તેનું મોં સુરજના જેવું તેજસ્વી થયું ને તેના કપડા અજવાળાના જેવા ઉજળા થયા ત્યારે જો મુસા તથા એલિયા તેની સાથે વાત કરતા તેઓને દેખાયા અને પિત્તરે ઈસુને ઉત્તર આપ્યો કે પ્રભુ આપણે અહીં રહેવું સારું છે જો તારી મરજી હોય તો હું અહીં ત્રણ માળવા બાંધું એક તારે માટે ને એક મુસાને માટે ને એક એલિયાને માટે તે બોલતો હતો એટલામાં જુઓ એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી અને જુઓ વારડીમાંથી એવી વાણી થઈ કે આ મારો વાળો દીકરો છે તેના પર હું પ્રસન્ન છું તેનું સાંભળો અને શિષ્યો એ સાંભળીને ઊંધા પડ્યા ને બહુ જ બી ગયા ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું કે ઉઠો ને બીહોમાં અને તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વગર તેઓએ કોઈને જોયા નહીં અને તેઓ પહાડ પરથી ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી કે માણસનો દીકરો મરેલામાંથી પાછો ઉઠે ત્યાં સુધી આ જે તમે જોયું છે તે કોઈને કહેતા નહીં ત્યારે તેના શિષ્યોએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ એમ કેમ કહે છે કે એલિયાએ પહેલા આવવું જોઈએ અને ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે એલિયા આવે છે ખરો ને સગડું યથાસ્થિત કરશે પણ હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યો છે ને તેઓએ તેને ઓળખ્યો નહીં પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું તેમજ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહેશે ત્યારે શિષ્યોએ સમજ્યા કે યોહાન બાપથી સંબંધી તેણે તેઓને કહ્યું હતું અને જ્યારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા ત્યારે એક માણસે તેની પાસે આવીને તેની આગળ ઘૂંટણ ટેકવીને કહ્યું કે ઓ પ્રભુ મારા દીકરા પર દયા કર કેમ કે તેને ફેફસાનું દરજ્જ છે તે ઘણો પીડાય છે કેમ કે તે ઘણીવાર વાર ને ઘણીવાર વાર પાણીમાં પડી જાય છે અને તેને હું તારા શિષ્યોની પાસે લાવ્યો હતો પણ તેઓ તેને સાજો કરી ન શક્યા ત્યારે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે ઓ અવિશ્વાસી તથા આડી પેઢી ક્યાં સુધી હું તમારી સાથે રહીશ ક્યાં સુધી હું તમારું સહીશ તેને મારી પાસે અહીં લાવો પછી ઈસુએ તે ભૂતને ધમકાવ્યું અને તેનામાંથી નીકળ્યું અને છોકરો साजो थो तर शिष्य एकांत में ईशुनी पास कहू के अभी तेम का शक्या तेरे ते कहू कि अविश्वास ने कारण के हूं तमाम खचित कहूं कहू चुके तमने राय दाणा जितना विश्वास तो ते आ पहाड़ ने कहशो कि तू अभी त्या खसी जा ने ते खसी जैसे तमने कहीं अशक्य थे नही प्रार्थना तथा उपवास वगैरह ए जात નીકળતી નથી અને તેઓ ગાલિલમાં રહેતા હતા ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે માણસનો દીકરો માણસના હાથમાં સોંપાશે અને તેઓ તેને મારી નાખશે ને ત્રીજા દિવસે તે પાછો ઉઠશે ને ત્યારે તેઓ બહુ દિલગીર થયા અને તેઓ કપરનહુમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિત્તરની પાસે આવીને કહ્યું કે શું તમારો ઉપદેશક મંદિરના કરનું નાણું નથી આપતો તેણે કહ્યું કે હા અને ઘરમાં તે આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે સિમોન તને શું લાગે છે પૃથ્વીના રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી અને પિતરે તેને કહ્યું કે પારકાઓ પાસેથી ત્યારે ઈસુએ તેને કહ્યું ત્યારે દીકરાઓ તો છૂટા છે તો પણ આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ માટે તું સમુદ્ર કિનારે જઈને ગલ અને જે માછલી પહેલી આવે તેને પકડી લે અને જ્યારે તું તેનું મોં ઉઘાડશે ત્યારે તેમાંથી તેને નાણું મળશે ને લઈને મારે ને તારે માટે તેઓને આપ